શું પૂછાય આપડે માર કહીએ સમજણ ને સારી સમજણ ના હોય શું પૂછવા માં શું હતું શું કરું તક બે હાર ઊંઘી ના ધમતી કેટલાક તો ગારી બે નહી ગઈ કોક દેખાતો કોક નહીં કરતો આબુ લાગ હોય ત્યારે કપડા પહેરવા પડતો છે પહેરે કપડા કે નાગો આ કપડાં હાથે નાગે કપડા પહેર ના દાપણ થઈ જાય તો તમે ગમે તે કપડા જીવન સુગંધી વાળું હોય મીણબત્તીઓ અગરબત્તી હડગાવી હોય તો ત્યાં હડગાવી હોય આ ખોરું મસ્લાત કરી પોતે બધા સુગંધી આપી ના સુગંધિયા પુરુષ કેતા સુગંધિયા ને એને શ્રેષ્ઠી પુરુષ કેતા પચીસ પચીસ મિનિટ એટલે કીર્તિ બધી ફેરાયેલી કીર્તિ ફેરાયેલી કરતો હોય છે ઘરનું બધું પીવડા કરે અને બેઝન લડતા હોય ને તે બે જણ ગાળે કાઢે લડે એટલે કઈ બોલાવે કે અહીંયા ઘેર ચેડી અને અગિયાર વાગ્યાર વાગ્યા જમાવી દે એમને જમા દેવ ને જમા પછી ન્યાય કરાશે પોતે જમે પોતે મળે ન્યાય કરાશે બોલ जा पौन्चे पौन्चे बंद करे अरे लगे पड़ी अरे वकील सौ रुपया वकील ल અને એમના પુત્રો અત્યારે વકીલો ત્યારે કોના પુત્ર એ કહેવાના કોલ કે તમા વકીલ થાય જ કેમ ચાલે આપડે કોના છોકરાઓ સુગંધી આવી સુગ અહીં કારણ સુખદ કરતા ઊંચી ઊંચી ચીજ નહીં સુખદ નથી સુગંધી સુખડ કરતા બઉ ઊંચી ચીજ ની બધાનો કર્યો અહીં સુધી કઈ વાતચીત કરજો હા બધી ખુલાસા કર્યો બધું વાત ભાઈ કોઈને પૂછવું હોય પૂછો બધા ખુલાસા થાય જુદે આપડા રસો ભાઈ આઈ જો કે ઓ દે ટાઈમ લાગે ઈ પણ સારી જાય એ થાયું છે તો બરાબર કે લી બે રાજવાડા માં બી શરૂઆતમાં એ જ અડવાડા હોય છે કે કેટલી વાર તમે શરૂઆતમાં થારી અડવાડા હોય હા બસ ગાઈન ભાઈ બા બહુ લેક तो तुम? दादा बार्मिक क्रियाओं बसे ધાર્મિક ક્રિયા ક્રિયા સાફ કરવાની પુણ્ય લઈને ચાલુ એ હોય તો કામ લાગે ને બાકી સાફ કરે તે હું અધિકારી આવીશ ને સોનો અધિકારી આ થાળી માર તો બધું ગંદર હશે એના કરતા અધિકારી માનસ્યા માં એડજસ્ટ કરવું એ બટોબર લાલ છે ને મન તો લઈ જયે આપડે કઈ મારી એકાઉન્ટમાં એકાઉન્ટ ભવ્ય જ બનાવેન્ટમાં વધારે વધારે ભરતું થાય કહ્યું કે ભીડ માં જ પાંચ જે બંધન છે વિકલ્પો નાદ બટ વિકલ્પો ની પરંપરા દીવા દિવસ પણ સ્વતંત્ર રીતે આવું મુશ્કેલી વાળું ફેરશો પ્રબુદ્ધમાં પ્રબુત બે ટકા ના અભૂત એક જેને ઉમર ગાંધી ને લઈને બુદ્ધિ ડેવલપ થઈ નથી એક પ્રકારના સંપૂર્ણ બુદ્ધિ બીજા પ્રકારના અભૂત બુદ્ધિ સંપૂર્ણ ટોચ પર ગયા પછી ના જે અબૂત છે ને તે સાચા અભૂત છે બુદ્ધિ હજુ એને વ્યક્ત નહીં થઈ નાનમાં નાની હોવાથી આઠ વર્ષ બુદ્ધિ વ્યક્ત ના થયેલી અમૃત બાબતો થયેલી આપણે ખોટ માં જાય છે ના આપીશ તો એને કઈ ખોટ એટલે શું એ બધું સમજે છે ને બુદ્ધિ ના પહોંચે ને એને તો આપડે સસ્તું ના લાગે ત્યાં પહોંચે કે આમ શું એટલે બુદ્ધિ બુદ્ધિ સંપૂર્ણ થયા પછી લોકોની બુદ્ધિ કરતા છે વધારે પડતી બુદ્ધિ હોય ત્યારે પ્રભુ કહે અને ઘણો એથી ઘણો પ્રભુ થયા પછી એ બુદ્ધિ આથક ચાલે એટલે અભૂત થાય બાળક નિર્દોષ હોય બિલકુલ નિર્દોષ હોય શું આપવા જાય વસલો ગાળો છે એ બધો હાઈ લેવલ નો છે દિવસે પ્રજ્ઞા સાથે ની સરળતા અગર તો સંસારમાં પ્રજ્ઞા ના હોય તો સમજણ પૂર્વક સરળતા કેવી સમજણ પૂર્વક બાકી જયારે સમજણ નથી સરળતા છે એને તો કે છે ને લોકો હોય ગોબલા જેવા નથી હોત માણસ કેવા ઢીબરામદે જ નહી પડે એટલે જે ઢીલો થાય અમદેજ નહીં એટલે લોકો બોબલો થયા બારગામ બધે બારગામ બધે અને તહેર તો સમજીને કરે તે શહેર પોતે સમજે રસ્તે જાય છે આ ધરની વાત માં જેમ વાગીએ ને જેમ ભાઈ જાય જેમ વાગે જરાય કઠોળતા ના ભાઈ શું સરખ્ય ગુણ આખો તત્વ ગુણ કરે ને સામો કપટ कपट कह सर हमेशा दोका करता है सरल मासो जी उकलता जाए આ મુખ્ય ગુણ છે જાગ આપડે શું આપડે ગયા પંચે ગયા વખતે અંતર જવાના હતા જ ગયા પણ અત્યારે જાગ વધારી ને સરસ મુખ્ય ગુણ મુક્તિ થવાનું ગુણ સરળ એવું ખરું કે સરળ હોય તેને વ્યવસ્થિત સરળ જે હોય સરળ સરળ વ્યવસ્થિત પણ અનુકૂળ હોય એવું ખરું છે ને સરળ નું પ્રહાર સરળ એટલે વ્યવસ્થિત સરળ હોય ને ઘીના દવા માં ગરમ કરેલું ઘીનો નું દબા હોય ને તો એ ટપકું તાક્યું તો બધો એક બાળ બધો જ છે ગરમ કરેલો ડબ્બો હોય એક ચપ્પુ કરે છે નીચે આપડે ચખાવે આપડે રૂપો કરીએ પછી હા કવિ માં કેમ ચાલે છે મારી રીતના ચાલે બધું ગરમ કરી પછી ટેસ્ટ કરવા માટે બગડીએ લોકો બઉ પાકો પોતાની જાળ માં ગુજરાત છે અને ધર્મ દીધી થઈ તો બિલકુલ બીજા કઈ હિસાબિરસ્કાર કઠોરતા તમે જોયા હતા ને તમને હું સાંભળવા માંગતો નથી નીકળ્યા છે કોઈ કહ્યું છે દાદા ભગવાનભાઈ તબક્કા તો આગળ સાથે પડી ગયા ત્યાં આગળ શું કરે દાદા દાદા અપગા ને શું તમારી સાથે હું વાત કરવા માંગતો નથી મેં દાદા બીજું તો કઈ નઈ પણ આપે પેલું કીધેલું કે માણસ જરા બહુ આવો હોય તો ત્યાં હરી કરવી હું હરી કરવા ગયો મારો બધું જ આપી દીધું વારે વાર એમ જ કે સાંપડો મને સાંભળો મને સાંપડો સાંભળો સાંપડો બધું સાંભળ્યું પછી એકદમ પકડ્યા નઈ બઉ થઈ ગયું લોકો બઉ થઈ બોલતા બોલતા બોલતા બોલી ગયા મને તેને એક ભૂલ લેખો નથી ચાલો લેખો ભાઈ ફરી બોલવા બોલવા કાંજી સામે બાબત મારી બાપુ તમારું નથી ગણું મારા બાપ નું પડે ન બાપ નું બોલ નથી પણ મારી ના બાપ નું બેઠેલા લોકો પૈસા માં ચોક્કસ બધા ઘોડા પડે ના આવે પછી એટલે બધો વેગ હાથી લીધો છે મોક્ષ નો વેગ બધો હાસી લીધો બુદ્ધિ નો વેગ તો ભાઈ વસ્તુ દખલ કરે શું કરે છે હાચીલી હોય વિનમ્રતા હોય રુજુ એટલે સરળતા સરળતા બધા ગુણવ હોય એમને કઈ જપ્પ મારતા જ કોઈ ગાળો પડે પછી સાહેબ મને માફ કરવામાં ના હોય માફ તો અમારા સહજ ગુણ માં સ્વાભાવિક ગુણ થઈ જાય છે જ્ઞાની નો તે આત્મા નો ગુણ નથી દેશ નો ગુણ ગુણો છે બધા એ વ્યતિરેક ગુણ વ્યક્તિ એ પણ વ્યતિરેક ગુણ છે દર્મ છે ને બે લાખ ના એ પણ વ્યતિરેક ગુણ છે ગુણ હતો બાકી ગુણ નથી ગુજો કાઢ્યા એટલા મોટા શેર ગણાય ને લોકો સહે વૈરાગ નહીં જરાય વૈરાગ ત્યારે ઓછું વૈરાગ હોય તો એ પગરાગ આંતરિક વૈરાગ હોય ને આમાં ખબર ન વેપારી વેપારી ગરમ કોટ બોલ કરે છે ભગવાન જયકારો હા હા બત્રીસ નો ફોટો એ જન્મનો બર્થ સર્ટિફિકેટ અને ફોટો બર્થ સર્ટિફિકેટ ના જન્મનો સર્ટિફિકેટ હા બસ કરી ડોક્યુમેન્ટ્સ પાપીયા સારી છે ના લે સુપર બોન 23 ફોટો ફારસ કે એ કાળા વા બગલ હા કાઢ દો ડરે તો કાળા જોય ને કોડ આમ પર દબાવવાનો આમ પ્યામ હા દબાવ દે એ દબાવ દે જે કેતા હોય છે હા પોઝિશન માં લાવવા માટે હા તો ક્રૂડ ફેર ક્રૂડ ક્રૂડ નીચલી કક્ષાનું કાઢ્યુંચલી કક્ષાનું એવું કેવા તું નીચે કક્ષા હું પૈસા કક્ષા કે પૈસા પૈસા ઉપજે કારણ ની કક્ષા ના કે પૈસા નો ઉપજે પૈસાણ ખરે ખરી ઉપજે નીચલી કક્ષા જ કેમ કે આ વસ્તી ને જલ્દી સફાઈ માન છોડાય નઈન્ટ ના એટલે અડચણો નડતી હોય નાના મોટા નાની મોટા કામકાજ હોય ઓફિસ કામ હોય બીજા કામ હોય બધા નડતા હોય એટલે જલ્દી ચિંતા બધી થાય ને એવું જીવંત કામ નું કામ નથી થાય સારું તો નથી પણ રાખવી જ જોઈએ ને થયા છે નિકેનિક સારી કામ કરે છે પ્રવૃત્તિ ચાલુ રાખે છે તું ચિંતા કરો છો ડાક્ટર એમ ડાક્ટર દવાખાનું કાઢ્યું છે સારું મફી જોઈએ મું સારું મટી જાય હું કોણ છું જણાવ્યું દાદા એટલે પછી મટી ગયું કોણ છું થઈ જાય સંસારી સારા ગયા ડાક્ટર દવા ખો જ કોતે દેખાન કરાડ આ બધાય રોક દીધે નો ઓન નેટિવ લેસ કઈ ગબ ખાયલા સૌરાષ્ટ્ર ખાયલા સૌરાષ્ટ્ર ખાયલા ઓ તો કટ ન બ ભગત નું ગામ ભગત નું ગામ સવારે ખાધા સિવાય બોલીએ તો આખો દિવસ ખાવાનું ના મળે ભગત નું નામ બોલવું પડે ભગત નું ગામ એમ બોલવું પડે ભગત નું ગામ એવું બોલવું પડે તો એટલે કોઈ પૂછે કે સાયલા ક્યાં જાવ તો સાયલા જાવ ભગત નું ભગત ના ગામ और वर्षो थी एक, एक <laughs> रुपया સરકારી દીપક કરે છે ગળી જાય ને સંસારે ચાલે મને દીપકે આપી છે પુસ્તકો છે મારી પાસે હમણાં મોકલા થઈ હતી કે જુદી કપાય કે બુદ્ધિ થઈ હતી બુદ્ધિ કપાય છે બુદ્ધિ માટે આ સ્પેશિયલ માટે વન કોર્નર ત્રણસો પચાસ થી ત્રણસો સાઠ ડિગ્રી વાળા માટે ડિગ્રી સુધી બધાને બુદ્ધિ બુદ્ધિ છે ત્યાં કદું ઉભુ રહ્યું છે કાલે મોટા સેટ હતા મને કે છે એનું મહેનત કે છે કારખાના પુસ્તક સારી વાત મને ગયું છે યારી આપશે ત્યારે ખબર પડશે આપે એવું નથી જયારે ડિફિકલ્ટી માં યારી કોણ આપે છે ત્યારે ખબર પડશે કે આ કારણ બાપો યારી ના આપે છે સાહેબ મેં એ કહ્યું કે દાદા ભગવાન તમે બોલો ગયો બુદ્ધિ નતું બુદ્ધિ તો ત્યાં પોતે દાદા ભગવાન બધા લોકો ગાય એમ લોકો શું લોકો શું થાય તો મનમાં ના થાય મારો જેવો હે થાય એમનું જ ગડાગડે તો મારું કેમ નઈ કરતા તમારું છે ચાલો ચાલો જુના શબ્દ આવે ને લેખક છું બરાબર શબ્દો નું બઉ મોટું જૂના શબ્દો માં બધું અર્થ સત્ય બહુ હોય છે હા સત્ય બહુ એમાં અર્થ બહુ ગમેલો હોય છે લાટ માં લાટ રસ્તો શબ્દ કહી જાય પરદેશ નો ગયેલો પરિગ સમજાય નઈ આપણને બધું ભેગું રસ્તા મારે કઈ ગયે જ નહીં આપણને રાસ્તા રાસ્તા એ દેજો ક્યાં પરદેશનું કામ છે આરબી શબ્દ છે આરબી નો છે ગમે તેને કપડ રસ્તો ગુજરાતી માં ઓરિજનલ હોય તો નાખો ગોળ ને આજે જગત ને ચલાવનાર છે નિયમ રાખે છે આ નિયમ થી ચાલી રહ્યો છે જો નિયમરાજ એકલું ચલાવતું હોત તો એકાંત જગત તો આવું શું થાય નિયમમાં ના પાડશે નિયમ ને છોડતું નથી અને નિયમ ને બચતું નથી ના સીધી કરો ભાઈ હાથી કરો કરેલી છે હાચી છે કામ લાગે કોઈ બુદ્ધિ બહેમા ખરેખર બુદ્ધિ બહેમા અંદર અમૃત ના બિંદુ પડે અંદર પચાસ મિનિટ બોલે અંદર અમૃત ના બિંદુ પડે વાણી હોવ અમૃત ની થઈ જાય ધીમે ધીમે દિસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન આ એક જ વાક્ય કેશ બેંક છે બધું આપણું પોતાનું હજુ પોતાનું હોય વાઘ કાપે ખરો શું રમજી બોલો છો પાછી ન વૈરાગ શા ની પર લાવવાના હા વૈરાગ કોને માલસે કોની ચીયા કઈ થી લાવ્યો કેવી રીતે હિ ગયો પાછું વાવ પડશે નહીં એનો વૈરાગ કરવાનો આકર્ષણ થાય છે ક્વ્વાજી વેતન માં તું જ્ઞાન દેવા ધ્યાન સમજાવવા શું છે દીકરા એટલે સુધી કહ્યું કે જજો જજો ઊંઘમાં વકીલો ઊંઘમાં મને આવે મધન ભાઈ બધું ઊંઘમાં ઊંઘમાં ઇન્દ્રિયો ઇન્દ્રિયો વર્ત છે બસ મન મન માં વર્ત બુદ્ધિ બુદ્ધિ વધશે ઊંઘમાં આવો આવો જય સત્ય આવડાવો હા બાકી નો કબાટો જુઓ પ્રોસીજર નો તમે જોયે કબાટ બધું બધા કાયદા ગેસ થાય છે જો કોઈ લઈ રહી તો તેનો ફરાર આવશે કોઈ આપીશ તો આવું ફરાર આવશે એવું ટૂંક આટલા બધા કાયદા ની શું एक दादा चल रहा है दादा प्रकृति ने प्रकृति ने मुक्ति आप आत्मधर्म प्राप्त करवा है नही प्रकृति तरफ आत्मा प्राप्त करने उदार वलनज नहीं कोई ठीक है બરા પ્રકૃતિ મરમત છે અને દિગમૂટ દશા ની વાત છે કેવી છે દિગમૂટ દશા ને આપડે ઉત્તર માં વખતે સહાય એવા માંગી ને તો એ બધું બીજ બધતો રહેવાનો છે કારણ દિગમુટ થયેલો માણસ અને સારા માણસ માટે છે માણસ ને ભરવાના અને કાયદા તેના લોકો માટે છે પોલીસ વાળા એમના માટે ખર્ચા છે બધા આપડે કઈ ખર્ચા છે પોલીસ વાળાનો આપડે લક્ષણ નો છે પોલીસ વાળા નો છે વેરો આપડે ફરવાયા છે એનું વિહાર જ નથી ને મુક્ત મને વિચારે નથી વિહારે નથી વર્તન એ નથી બોલો અને મુક્ત મને હોય ત્યારે તો થાકે ના હોય ને વાકે ના ફ્રેશ જ રાખે હમ ફ્રેશ નિરંતર ફ્રેશ રાખે એટલું ફ્રીજમાં ફ્રેશ ના હોય જાગૃતિ વચ્ચે ઓછી હશે વચ્ચે પણ આ શુદ્ધ ઉપયોગ જ છે એટલે બઉ મોટું કલ્યાણકારી આ નીકળ્યું છે બહુ આપણે કામ કાજ નાખ્યું રૂમ માં બોલ્યા કરીએ બોલવાનું ક્યારેક એવું હોય કે આપડે સારી રીતે સાંભળી શકીએ એવું બોલનાર ને સાંભળનાર આપણે એના બન્ને સાક્ષી હોઈએ આપણે શું કરવું તમને કેમ લાગે બરાગતો નવીનતા લાગે એવું કા કે જગત ને પરિવર્તનશીલ છે એટલે ગોળ ફર્યા કરવો ઉભો છે તેનું એજ એ માજી પડતા તેનું તે આ જગત પરિવર્તનશીલ એટલે ભ્રાંતિમાં ભ્રાંતિમાં જ નાખે નવું આવ્યું આ નવું આવ્યું સુધારો આવ્યો અરે બધે સુધરેલું ને સુધારો કરે છે જર આમ થતો થતો થતો આખી સાથે બ્રાહ્મણ શુદ્ર બધું સપાટ થવા મળે ડુંગળીઓ તોડી રાખી નઈ આ ભ્રષ્ટાચાર ખરાબ થઈ જવા મળે છે આ ભ્રષ્ટાચાર અત્યારે જે હારી રહ્યો છે ને તે ખરા થઈ રહ્યો છે પછી ભ્રષ્ટાચાર નહિ તો કેટલાય વખત થી આતો ભ્રષ્ટાચાર કઈ બધી આવી જ નહી હરકત શું કરે છે કોણ કોણ હરકત બુ બુ એ તો આપડે અમે ખે બેરી કરવા ને આ સદન બુદ્ધિ ડેરી થઈ જાય જેમાં ચોપડી ડેરી થઈ જાય પછી ઇન્જેક્શન આપ્યા કરો પછી કબીતે કાપ્યા કરો